ના હોય તો રડો ફરી તમે ક્યારે હસવાયા ના હોય તો રડો નહી તો પછી જો હસવાના બોરખશો શું પોલીસ માં રડી જ નહી રડવાનું જ કર્યા આવે તો રડ્યા પછી બધા તમે શું હતું કઈ દડવાનું કઈ ગયું તમે દુખ